બે હજાર એકતાલીસ ના સોમવાર તારીખ ચોવીસ બાર ઓગણીસો ચોરાશી કર ચાલો. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો જે શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે સા कहूकार तो गति महाराज बोलिया जी जेने साक्षात भगवान प्राप्ति थी अंधकार स्मृति रहे अथवा न रहे तो कल्याण थे नही तो भगवान रक्षा करे अने भगवान भक्त होने अकाल मृत्यु कल्याणी शु कल्याण नहीं सुधीन अर्थ कम करवे मती है तेवी अंत काले गति भक्त है एम रुपये मरु कल्याण तो थी रहें तो यू कल्याण अंत काले गयुत प्राप्ति भगवान स्वरूप पर स्वीप प्राप्ति तीन मती म तो एम अर्थेज अज्ञा चुना कल्याण नहीं थे तो जेवी ए मती है પણ ભગવાન નું દાસ પણ આવવું એ ઘણું કઠણ છે કેમ જે ભગવાન ના દાસ હોય તેમાં તો લક્ષણ છે જે દેહ ને મિથ્યા જાણે પોતાના આત્મા હોય તેમાં તો લક્ષણ છે હવે ઓલા જો ને જેમ બોલાવે એમ પાસે બોલવું એમ ને હું એ ભૂલ કાઢું કેટલા વર્ષે સુધરે ના ઝડપ થી શું છે અર્ધા અક્ષર ઉતાવળું સવારું ને બેન જ્યાં બોલે તો આપડે પણ એટલે કેવી રીતે શીખે પણ ભણેલા આમ બોલે ને એટલે ભક્તિ કરે કે અંતિય મતી સા ગતિ જો અંતે જેવી મતી રહેતી હોય જેમ કે હા કારણ ભક્તિ તો આખી જિંદગી કરી હોય ને ક્યારેક એવું અંતકાળ તો કઠણ છે તો પછી કદાચ નો રહી શકે તો પછી ક્યારે રે એ તો ક્યારે એ આગળથી અભ્યાસ હોય કેવી રીતે પરબતભાઈ બેઠા છે હીરો ભાઈ ભલે ની ભોળા જેવો ગમે યાદ આવી ગયું હેવા ટાણે છોડ દીધું એ મહારાજ પણ એ આગળથી આ અભ્યાસ છે યાદ આવે કેવી રીતે હા એ નો આવે દુખ નો યાદ આવે દુખ હોય કઈ દુઃખ નો હોય એમ નહી હો પણ આવું કઈક સંબંધ જોડાણો હોય એને જ છે જગત ને તો હાડકભાળ સગા સંબંધી ભેળા થાય પછી વખાણ કર્યો આ મારવા ટાણે હાજર હતા કરવા સ્વાથી સગા સૌ મળી પાડે આસુ સમીપ આવી પત્ની સંતાન સાથે વળી दे देखी तन वासना क्या पार छे, छे ये, मुझा ये दिकार दिकार जो. पड़ी जगत है, कर शास्त्र ने क्या मेल नो करव છે ને જગત માં સંતો સમીપે રહેતી પ્રભુ પ્રભુ માં રહે એ દેખી ભગવાન ની પાસે આપણે પ્રાર્થના કર્યા કરવી પડે મારા જવું રણું દેજો એટલે જ્યાં જ્યાં નો ફસાય અને તમે જ બરાબર યાદ રહો તમારું કામ થઈ જાય એ સત્સંગમાં બહુ હતું પેલા પડખા નું હોય ને બઉ હરીભક્ત હોય ને માંદો હોય ને તો અહીંથી હરિભક્તો દોડી જતા રાત્રિ મોડે લગી કીર્તન ભજન ભક્તિ બધી કરે ઉલા સરખો ઢારો હતો આજે અગુ હોય તો જાય પણ ભગવાન નો હોય ને જાય એવી ભાવના ભાગ્યે જ ખરો. તો દેખાય બોલો બોલો આવું પ્રશ્ન ભોગવવાની ઈચ્છે નહી પોતાના સ્વામી ના ભોગવવાની ઈચ્છે નહી પદાર્થ દેખાય કરવું પડે એ મારા બોલો પંદર નું આવ્યો નું સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે દુધા હરિભક્તિ સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે જેના હાથમાં ભગવાન અહીંયા માં भगवान भगवानी भक्ति होने वृत्ति रहे भूले पे वगवानी मूर्ति ने अवेरपण रहे मूर्ति धारता दायम न આપડે હમરે છે ને હંમેશા દે ક્રિયા માં તો બેનતા હોય છે એ તપાસવું યાદ રાખાય એટલે ભૂલાય ગયા થાય ભૂલાય ગયા બરાબર આજે માં અને જો મળવાનું કહી પોતાનો આપણા ત્યાગી માં આ મોટામાં મોટું દોષણ છે મોટી સભા ભરાણી હોય ને તમે હજાર માણસ આવીને બેસો ગમે એવી કથા વાર્તા થાય માથે લેનારા બહુ ઓછા એકબીજા હું ભગો માથે ધારી બેસે ને બેસે ને જીવ સ્વભાવ જ એવું એટલે આ સ્વભાવ જાતા નથી કારણ કે પોતાના સ્વભાવનો જ ગુણ કે હું બરાબર કરું આ બીજો બરાબર કરતો નથી પથ્થર રહેતો પાણી માં નિવાસ કીર્તન છે ઊંડો કોની પલ્લે તણખા છે પલળી જઈએ એ મારી વાત હોવું તો જોઈએ ત્યારે એ વાત આવે એટલે બીજા ને દેખે એ છું હવે કેટલી પલળ પરસ્પર મહિમા ગામડે ફરવા જવા તે ઉપદેશ કરવા ગામડામાં તમારે ફરવું મૂકશું અને ઉપદેશ આપતા એટલા માટે મંડળ હતા ધર્મ લેવાના નહીં હોય ત્યાં સ્વામી મંડળ બાંધ્યું પેલા સાધુ જોઈએ સાધુ તમે આને પગે લાગો પણ ઈવડ નો લાગે બીજા કારણ કે એને સાધુ જ બીજો નો દેખાય હું એટલો જ સાધુ છે મારી પાસે સાધુ નહી સ્વામી ને કહ્યું સ્વામી મંડળ બાંધો છો પણ મારી ફેર હું ફરવા કોણ આવે ત્યારે સ્વામી બાલ મુકુદાજી પાસે બીજા સાધુ સાધા હતા મોકલી આજ્ઞા કરવી હોય તો અમારે ઓળખવો પડે અને કેશું ને તો એ કામ કરશે નહી તો નહી કરે એ વાય તમે બધા હરખા દેખો પણ હું હરખા ન દેખતો બે ચાર સાધુ હતા જુના મંડો ફરવા ગયું પછી ક્યારેક આવી ટાઈટ આવી હોય ને સાધુરામ હાલો નવા દસો ને ખબર ઉઠી સ્વામી ગેવા જ્યા સ્વામી આ મંડળ તો હવે મારે ફરવું નથી કાં તો કપડા માનતા નથી સ્વામી ધીરે ધીરે કેશો નવા બે સાધુ થાય ને તો કઈ એમ તો કરે એમ થયો તમારા જેવા હરિભક્ત જ્યાં ગામડે ભરતા હોય ને એને સ્વામી કહી રહી છે ઉમર એ કોક ને ત્યાં હાથી રે ને એવું બધું ધંધા થી કરે અને પાછું નહી હોય આગળ પાછળ વળી ભગવાન નું ભજન થાય સાધુ કેમ કરીએ તો જીવ કલ્યાણ થાય જીવના ઉપદેશ કીએ એક દી જ રાગને દેખાણું કામ ન કરવું પડે ન કરવું પડે જરા બે વાસણ હોય વાળી હોય એનું હોય વાંધો નઈ આવ્યો પણ મોટો હોય ને એ ગરીબ માંદલે કપડું પહેરવું અને આગલા જમાના માં બદલે ખરા લીધા એ ખરા સ્વામી ને તાન દર્ડ સાધુ કરાવી દઉં એટલે આવડા નથી માનતા પણ આ માન છે નામ શ્યામ સુંદરતા રહે છે પણ એ હવેલી માંસન હોય બાર થી ફરી આવે ને પણ ઠંડો એવો ને કોઈ ક્રિયા ઉતાવળી નહીં ત્યાં પોનો આવે અમારે પેલા જવું પડે પેલા સાધુરામ હાઈ હાઈ લેવલ અવાજ એ હાલો હાલો કરે તેથી લોટા નઈ કુમડા લેતા લઈને જાય સ્વામી તો પોતાને રીતે દાંતણ કરી ખુલ્લી નદી પગન આવતો હોય સ્વામી નાઈ લીધું હોય પણ આવડો ફરવા જ નહી સ્વામી ગયેલા હવે દાંતણ કાઢ ને પણ હવે કરવું જોઈ ને દાંતણ તો પે ઠંડો કાઢ લાય ને જોડવી ના લઈ ને એવડો ધીરે રહી ને પરવારે દિવસ ઉગવાનું થાય ત્યાં પછી હાલે આવે મંદિરે આવીને નવ વાગ્યા તોય મારો પરવારે પૂજા કરી હરિગત આવે સીધું લાવે કે મારે મારે બધું લઈને હર કરવું પડે પંડાર માં મારે મારે ચૂલો હલગાડવાનો એવો પણ કર્યો ને પછી જુનાગઢ મૂકી દીધો બે પડશે અને પેરો ફેરવો કેમ ઓ ભાઈ એ જૂની ધર્મશાળા ઉપર રે સ્વામી કે એક વખતે કઈ કામ હતું એટલે બધા મંદિર માં જાવા હોય એટલે મોટેરો આંટા મારે એટલે હંતાણો હોય તો નીકળી જાય પાછળ સ્વામી કે મૂંચડીયો મેળવવું પડે ત્યાં એવડો આઠ અડા ને આયુ નજી આવ્યું મોટા મંદિર માં અને ઊંચા ઊંચા હું આવા મકાન ખ્યા પછી લોડાવી ગયા મરા ચડાવે થાય ગયા જ નથી હવે એને એમાં રહેવું હવે આવા ઊંઘા મકાન ચડવા કેટલી ફેરે કે મારી હમ બોલ્યો કે મહાત્માઓ હોય ને આવા હોય એની તો વાત કરી આપણી એ જાણી રાખવી હું કઉ તો ના ન પડ લોકો કહ્યું હોય તો શું કરી આપણે જવાબ દેવો થઈ જરા જવાબ તમારે આ માર્ગે ચાલ્યા કેટલા ભૂલેલા છે બરાબર છે એનો મેયર કરવો પડે કોઈ તમારે પેલા ખેતી કરી છે કેવું કામ હવે અમે ઈ જાયું ને એના હૃદયમાં ભરતી હોય ભૂલે એમ ન બોલે કે આટલું થશે યાદ જ ના આવે નાના નાનો માણસ કે એમ કરતા શીખે તો સાધુ થવાય સાધુ થતો હશે કોઈ નાના માં નાનો માણસ અહમભાવ મોક્ષ માર્ગ માં અહમભાવ તો લેતો જ કરી દેવો પડે ત્યાં આવે હું આજે વાંધો મને ચોપડી દઈ ગયા તા વ્યાનથી નાખી જેટલી હું તો કોક ની રાજી લઉન છે આવા જોગમાં આવ્યા પછી સરળ પ્રકૃતિ નહી એને આ દેહ ગયો ને આ દેહ કઈ એને કામે જીજો કોઈ માણસ પછી આવશે ઘડીક માં કેમ માની લીધેલું ભજન છે ભજન કરતા નથી હો ભજન માં અહમભાવ કરી અહંભાવ તો મજબૂત થતો જાય મજબૂત થાય કરવું એમ કરે ભાઈ આ મનુષ્ય દેહ મળ્યો આવો સત્સંગ મળ્યો ભગવાન ઓળખાણા હવે અહમભાવ નો ગયો અને બીજા ની જ ભૂલ કાઢી કરે એટલે ભેળો ન પડે અને પૂ એમ કે મારી ભેળો ક્યાં પડે કે એમ બધા કરે તારે કોક નું કયું નહી કરવાનું એમ ને અતો બહુ કનેશ કોણ જામિયાડ બહુ લેક્યો જો ઓર પાણવા ન ગયો અજી ઘરેથી પગરખામે રહે છે ત્યાં કોકે ચીક કદી આગળ આલ્યો તો ધડડો મંજીયો હે ઈથી આગળ આલ્યો કાંઈ ધુવા મળ્યું હમી ઓ ગામ જાવે ગયો સીમમાં ગયો ત્યાં તો આડા હરણા ઉતર્યા હો બધા અપશુકન છે એ આપણે ભગવાન બજવા નીકળ્યા અને આવા સ્વભાવ રાખીએ એટલે અપશુકન છે હવે ભગવાન ને ભેટે ક્યારે ભેટે ક્યારે લાદ આવે રાખો એટલું ના નીકળે અરે મને મારું યાદ આવતું હોય ને પણ હું મારા વખાણ કરું ના કામ પણ મેંદગીમાં મોટો થયો ચાળી વર્ષ નો થયો મારાથી કોઈ કોચવાય ને કોઈ ન કોચ દરેકની ક્રિયા સેવા એ કેમ કર્યું હોય અને એનું બરાબર ન હોય તો યુક્તિ કરીને ખસી ગયો હોય પેલો ન કરો પાપના ભાગીદાર થવાય પાછી યુવતી એ કરીને ખસી ગયા હોય ખબર એને ન પડી હોય ગૌડો ક્યાંય ગયો મારી પાસે એમને કામ લીધો અને ચાલી વર્ષ પછી આ ઉય કરવા માંડ્યો બીજા ને દેખી શકાણું નહી એટલે મારી સાથે બગાડ્યું નથી આ તો હું મૂકું નહી આખું જગત વિરુદ્ધ પડે તો હા હાચા માર આ શક્કર મજબૂત થઈ ને બે બીજા બધા ખોટા નું એટલો હાચો જો એલા સાધુરામ સાંભળો છો ને આમ કાતા નહી હું બોલું અખતરા તો કરું છું પણ આવડા ને ગળા નરેક સ્વામી આપણને નમી દે છે એવી ખબર ન હોય એ તો આપડે હાચા છે અહીંયા એટલે આપડે એમ તો આપડે હા આપડે હાચા છે પછી સીજી મહારાજ એમ વાર્તા કરી છે જેના હયામાં માં ભગવાન હોય ભક્તિ હોય એવી વૃત્તિ છે ભગવાન તથા કરવું છે ને આપણે મારા તરફ ને ના નો ફાડો પણ વેદમાં હોય ના પાડે ના પાડીએ ના પાડીએ આપણે એનું ચર્ચા ન થાય ક્યારે જયારે અટકો છો અને હું તરત થઈ ગયો જાણીએ બદલી એટલે આપણે પેલાથી આવે પેહલાથી ફરી અને તમે ઓળખી દાવ મને તો પછી હું એ મુરખ ને પાછ ઓળખવા નો દઉં બદલી જાઉં હોય આ તો વચનામૃત કે જો ભગવાન પાસે જવું હોય તો તો સ્વભાવ બદલાવવા જ પડે એનો બદલાવો તો ક્યાંથી કામ આવે બદલાવ તો હાચા થવાનું દેખાડે બગાડે મળે તરતો અને હું તો કઈ બરાબર છો લ્યો એ કેતી બદલે અર્ધી ઉમર તો વાય ગઈ હોય હવે કેતી બદલે બોલો આમાં ધર્મદાજીને તમને ન કેવાય તમે તો સ્કૂલ માં છો એ ક્યાંક કામ માં પણ આપડા કોઈ નો વિચાર કર્યો એ તો જાણે આપડે મહાપુરુષ હો ગયા હમ્દાજીને દેખાને બે કેવી રીતે બે હવે નાની વાત હશે એ વાત અઘર માં અઘરી વાત એટલા જણા ને મોઢે રહી ને કામ કરવું ન થાય કોઈ પણ એ જાણે એ કયા કરે કયા પડે શું હ બધા કરો એવા છે ને દિવસ હોયા જાયું છે દિવસ હોયા જાય છે કે વધે છે આ કોક ને કઈક તમારા કેટલા વર્ષ થયા તો મારા થયા એ પિસ્તાળીસ થયા કે ગયા હા એમ એને તો કોઈ વિચાર કરતો નથી હો પિસ્તાળીસ ગયા હવે એ જયારે કામ ન આવ્યા હવે જેટલા હાથમાં છે તમે બોલો નઈ એવું તો પડે કે આપડે અને વાત હાજે તમે ગ્રસ્ત રહ્યા મર્યાદામાં તો રહેવું થઈ જ તમારે મર્યાદા છોડીને ન બોલાય મર્યાદા પણ હું તો મર્યાદા છોડીને બોલું કે સ્વામી ભલે ની ગમે એટલું બોલે આપડે ફરવું નથી એવું ના નક્કી કરી એવું ના કહીએ ખોટું કઈ તો બધા એ નહી હો આમાં અમુક અમુક કહેવા છે કે ધરાય ન ફરાય બધા સ્વામી ભલે ટુક ટૂંક ટૂંક થઈ જાય મારા હૃદયમાં હતું બોલ્યા કારણ કે જો એમ ન હોય તો મને જ્ઞાન જ્યાંથી થાય એ મારા ગુરુ છે બધા ભણાવો મને જ્ઞાન આપે કેવું મને જ્ઞાન આપે એ વાત ની પેલા જ કહ્યું કે સત્તી પેલા ઓળખો અને આટલું વચન મારાથી મનાસે અને આટલું નહી મનાય એ વતન તો ભૂલે પણ ના કહે એમ ન ભક્તિ હોય એના લખનાવા હોય એમ નહી આ કે અને મૂર્તિ તેમાં સુવિરપણ રહે અને મૂર્તિ ધારતા ધારતા જો ના ધરાય તો પણ કાયર ન થાય નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ દારતા જયારે ભૂંડા ધાર સંકલ્પ થાય તો નહી તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માની સંકલ્પ કરતો રહે અને ભગવાન ના સ્વરૂપ ને અહિયાં દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયદો થઈને ભગવાન ના સ્વરૂપ ને ધારવું તે મૂકી દે નહી કેમ જેના ગયું કહે છે વાંચવા ટાણી યાદ છે આપણને કે લગભગ સાધુ પુરુષો કોઈ દિવસ કોઈ ગ્રંથ ઉપદેશ એ પોતાને માટે હોય એમ લગભગ સાધુ ન માને કંઠેક્ટ કર્યું હોય તો કોક ને તેવા માથામાં એમ ને કોક ને દેવ કૃષ્ણ આવશે ને જે આપણે કઈ ઉતા હોય છે ઉતાવ કોઈને લાલા પૈસા ઠુસા માં હોય ને એમાં બે ખોવાઈ જાય તો કઈ રડે નહીં પણ બે જન્મ ખોવાઈ જાય આપણે બધા અનેક જન્મો કરવાના એટલે રડવું ક્યાં આવે ભલે ખોવાઈ ગયો ખોવાઈ ગયો કઈ બીજો જન્મ આવશે ને પાછું હશે પણ આ જન્મે અત્યારે જે કોઈ ભાગ માં એ બીજે જન્મે પાછું હશે કેમ જગત માં પાંચ પાંચ વર્ષે જગત બદલી જાય છે ઊભું છે કપડા બદલાવી છૂટી ગયા એ ન ચાલે કર્તબ્ય જોઈએ કર્તવ્ય કયો કામાં લખ્યું એ ખર્ચ આ સ્વામિનારાયણ ભગવાનને ને એવું લખતા આવી છે કે ગમે દેવો પ્રતિ પક્ષી વાંચી હા પાડે એ વાત છે આમાં વાંચે તો સાહેબ પતે એવું નથી આમાં સમજાવદાર છે સમજાવું તો ગુરુ કરવા પડે ભાઈ ને હાલ જશે ને એમ માણસો ને બધું છોડીને તો આપડે અભ્યાસ કરતા નથી બધું રાખવું છે અને અભ્યાસ કરીએ છે એટલે વિક્ષેપ તો આવે તમારે અનાજ ઘર માં લેવો દરણું પછી દળે કે બારબાર દળે સાફસુ કરવું પડે કરવી પડે અને એમને દળે તો ખાવામાં કેટલો કાંકરા આવે એ મળું છે આ બધું દરણું તો કરવું પડે ને ત્યારે દરણું કરવાની ટેવ ક્યાં છે આપડે કાંકરા કાઢતા જ નથી જોખ માં આવે એટલે વિક્ષેપ થાય એટલે વિક્ષેપ થાય છે કાંકરા કાઢતા શીખ્યા નથી એટલે વિક્ષેપ થાય છે અને તમારા ધંધા રોજગાર બહિરા છોકરા સગા સંબંધી જો દરમ કરતા આવડતા આવડતું હોય તો એ વિક્ષેપ નથી કરતા ભજન નથી કરતા હો એ બધું છોડીને અહીંયા અમે બેઠા અને ક્યાં કાંકરા શિવડાય પણ આને કાંકરા આવે છે કાંક ધરણું કરતા આને આવડતું નથી કાંકરા તો પીડા છે સ્વભાવ ઇન્દ્રિયો અંધકરણ એને જરાક એક બાજુ કરતા શીખે ત્યારે એને શીખે ને એટલે કાંકરા કાંકરા જુદી ભટના ને આના કાંકરા જુદી ભટના પણ કાંકરા વિના નથી આ ધરણું કરતા શીખવું પડે લક્ષ બેઠા હોય એટલે પેલો બે હે જ નહી બેસમ સ્વામી ટોકશે ભગવાન ગીતા અને આવશે ને ક્યાં બહાર છે એ અત્યારે નહીં આવવાના જ છે એમ ને આવવાના બોલો તે માટે એમને ભગવાન ને ધાતો રહે વિચારણા ના કરવાની હોય સ્વભાવ એવી જબરી વસ્તુ છે માણસ ને ડગલું હાલવા નો દે ને સ્વભાવ છે ને પગમાં નેવલ નાખ્યા હોય નેવલ કે ત્યાર પૂછ્યું હું કહે તે બેડ્યું નથી વચમાં ચેન બાંધી હોય સુધારાની છે બાપુ એટલા માટે પોચ્યુંર વાગે લાકડું જાડું હોય ને એના બે કરે પછી બે નાની બા મજબૂત કરીને બાંધી દે બે ફાડા ને આ પગ માં મૂકી દે એટલે આગળ આવા બધા નહોતા ને માણસ ને કેદ માં રાખો ત્યાં રાખે પેસા પાણી જાડો સરકારી માણસો બાકીને રોકાવવા નથી જાય ગયા ભાગી ચોરી ક્યાં કરવા જાય ચોરી નો જાય એને લાકડામાં જરાકડા નો ગાભો ને એવો રાખે એટલે અહીંયા ભાગ છોલાય દુખે ને મને નાખેલા હતા ભાગી જ ભાભે નહીં વાત છે ખાપા તળાવી જમુ છે હું જયારે બીજી તરફ નીકળું મારું યાદ આવી જાયું એટલે જો ભાઈ આ એડ બેડી છે આ એવો કઈ નઈ જવાબ દયો યાદ બહુ ન આવે આ સ્વભાવ છે એ છે મોટામાં મોટી માણસ ને ક્યાં ખસવા દેજે બેડી બે માં રેવાનું કાયમ સ્વભાવની બેડી છે ભાગસિંહ હે ભાગસિંહ કોટડી અને શું નિષ્કુળ સામે બધા લઈ ગયા અંધ દરમી થાય બાફ થાય ગુનેગાર ને મનાવો હોય ને આ બધા ઉપાય એ અત્યારે ઉના દીવ જાય દરિયો નજીક આવે ત્યાં એ કોટડી હતી એક કોટડી દૂર દીવ તરફ નો માણસ આવ્યો હોય અને ચોરી કઈ કર્યું હોય એને બોલી ભાક્ષી પૂરે આ તરફ જાતો હોય પકડવો હોય એને આમાં પૂરે હું થાણા હતા અને જોયેલા મળે અને મનાવવાના ઠેકાના ગુનેગાર ને કેમ મનાવવો એના